વા કઈ જાણો છો મકાઈ ના હોય ચોરી ના હોય મહિનો વા કઈ મહિનો એવું જણાવો ને નહીં શાય બાપુ કર્યો નથી બેઠવા નથી મેલ સાલમ થો મકાન ચોકડ વાળું છે જ નહીં આમાં હાલ જ નહી આ વસ્તુ જુદી છે તો વિજ્ઞાન છે ખાલી સમજી જવાની જરૂર છે હું કઉ છું પૂટી મારી પાસે કઉ છે એટલે બધી કેટલી બધી કાતા થોડી ભૂત થઈ જવાનું સંભવ છે એવું નાનું બેચાર વધારે કદાચ ત્યારે પંદર ભાવ થાય તો આપડે પંદર પંદર ની અંદર હશે તો શું તો આપણને પણ અમને તો મન દુખાય છે કે સર્વ સમાધાન છે કેવું છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં આગળ તમને સમાધાન આપશે જ્ઞાન ગમે તેવી સ્થિતિમાં આપડે તો લખી લખી ને કોઈ છે નહીં એટલે કે બધું યાદથી રીતે રહેશે તો શું કહી આ બધા यादशक् दादा आटला बदा बैठा है आटला बदा बहनो सत्संग साब क्या आया अः सत्संग सां छे एम बधा न मगज एक सरखा नहीं होता याद शक्ति एक सरखी नहीं होती हम साधाए હવે જેને યાદ શક્તિ ઓછી છે અથવા તો બિલકુલ સ્મૃતિમાં નથી રહેતું એ બીજા ભાવમાં તો એને બધું યાદ આવવાનું ને સત્સંગ યાદ આવવાનો ને બધું બીજા ભાવમાં એમ પૂછે શું યાદ આવવાનું આ સત્સંગ જેટલો એને સાંભળ્યો હોય એને યાદ રહ્યો હોય ના એવું યાદ બીજા બીજા ભાવ એટલે પોતે કોણ છે સ્વરૂપ છે અને આ મારી આજ્ઞાઓ છે એ બધું એટલું જ રહે પછી આ બધું સતત બસ બઉ જાગૃતિ આ જ્ઞાને બઉ જાગૃતિ વાળું આપેલું છે પણ પોતે જોઈને જઈ જ નખો કરે પેલા બે કઈ ટાઈમ આવું પીએ કઈ તમને ઠીક લાગે પી તો એ ના કે બધું હરખું જ છે દેવું ફેફારત નથી કે જન્મ્યું આનંદ લુતા નથી આના લોકો પહેલા લેતા ભગવાન કહેવાય કશું છે નઈ અને તમને તમે બધા ભોર પાડ્યો તમને બધાને કે ભાઈ દેવું છે એવું તમને ઉગાડું કરીએ અત્યારે પણ આ જ્ઞાન પછી પણ અજાગૃત કર્મ વધે છે તે જાગૃતિ માટે લંબાઈ જાય છે ભાવ જાગૃતિ ઓછી તેને લઈને કેમ લંબાય છે ચાવીઓ આપની પાસે છે અને અત્યારે અમે નિશ્ચય છે કે અમે આજ્ઞામાં રહીએ નથી રેવા તું એ જુદી વાત છે પણ નિશ્ચય તો છે જ કે પાંચ આજ્ઞામાં રહેવું જ છે આ જાગૃતિ લાવી જઈએ ને જાગૃતિ વધારી જાય ને આપડે આજ્ઞાઓ નથી પડતો તેની જાગૃતિ ઓછી છે બીગીરી ગણાય અને જીરો થી શરૂઆત અને એન્ડ સુધી જવું જોઈએ બસ ક્યાં પાછું જોયો બીજી બધી વાતો નથી સંતોષ નહીં થયો નથી થતો નથી ફ્રોમ બિગીન ટુ બિગિનિંગ ટુ એન્ડ સુધી હોવું જોઈએ ના જગત આખું જગત અચેતન તે તરીકે સાથે લખ્યા પૂરું આપ જે કહો છો તે હું કહી રહ્યો છું આવા જે કયું આપે એનું જ પડ એ એટલું બધું વચ્ચે એજ આવે છે ને વચ્ચે એજ આવે છે ચૈતન્યમાં વચ્ચે તો એજ આવે છે ને પણ અનંત અવતારથી આપડો પ્રયત્ન કેટલાય અવતારથી એટલે એનું તો બિગીનિંગ નથી બિગીનિંગ એ નથી એટલા અવતારથી આપડે આનું આ માથાકુટ કરીએ છીએ स्थल धड़त नहीं जाते आखते आ मान बैठे अत्यारश्चिम जगतबाला असर दिखाई अत्यारश्चिम जगत बोलबाला है असर दिखाए जीए सर સાયન્ટિસ્ટ કેવું પડશે ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરે ક્રિશ્ચન થી બરોબર છે ज्यादी पोते स्वभाव आयो नहीं आनंद उत्पन्न के भौतिक मैं स्व मान बैठो प्रभाव ने स्व मान बैठो बिलीव रॉंग बिलीव छेलीफ ज्ञानी पुरुष फ्रेक्चर करे राइट बिलीफ बेसारी राइट बिलीफ दर्शन कहवा અને સમ્યાક દર્શન થયું પાટે ગાડી પાટે ચડી ત્યાં સુધી નહી આ બધી બધી રોંગ બિલીફો છે એ તો વ્યવહારથી છો ઓળખવા માટે સાધન છો નહીશ રિયલી સ્પીકિંગ નથી એવું એટલે આપડે રિયલી બોલીયે છીએ માટે આ રોંગ બિલીફ છે શું છે व्यक्त जगत मत जगत मे व्यवहार नगत व्यक्त जगतर तो पारस्परिक संबंधों संबंधो खरुद्यक्त जगत मच्चूभा संबंधों खरुम बरबर ए तो ओवाधन करोटू नहीं बिल्कुल करेक्ट જે રિલેટીવ છે એ સત્ય નથી સત્ય છે એ રિલેટિવ કરેક છે રિલેટી કરેક્ટ છે આ જગત જે છે રિલેટીવ કરેક છે અને બ્રહ્મ રિયલ કરેક્ટ છે બંને એટલે આ મિથ્યા તો છે નહી આપડે રાતે ઉગી ગયો હોય ને તો મોડું પડું થઇ ગયું જરાક બરતું નાખ્યા ને તો મિથ્યા ખબર ના પડે તો રિલેટિવ કરેક છે તળ આપે અને મહેનત કરી છે ને પૂરવાનો સામાન લઈ રહ્યા સામાન છે મને એમાં સૌથી મોટો અવરોધ લાગ્યો છે હે मूल वत ने पोच मे सौ मोटो अवरोध लगे समझात चित्त शुद्धि चित्त शुद्धि चित्त शुद्धि जगत में कोई कार्य थे नहीं चित्त शुद्धि मानव कई पुरुषार्थ कर सके क्षेत्र हो तो आ चित्त शुद्धि चित्त शुद्धि कई नहीं बीजा फांफा मरी जुआया बीजे फाँफा मरी जुआ फाफा बद ચિત્ત શુદ્ધિ નિત શુદ્ધિ સુણવું બોલ્યા શુદ્ધિ શું એને પ્રમાણ થી સમજવું પડશે પ્રમાણ વગર નકામું છે જ્ઞાની પુરુષ ભાષાથી સમજવું પડશે જે જોઈ શકે છે આ બધું અનુભવી શકે છે અનુભવની ઉપર જોઈ શકે છે તે બધું બતાવી શકે અને તે વર્લ્ડ માં કોક ફેરો હોય એકાદ જ હોય કેવું બિનહરીફ હોય બિનહરીફ હોય ના હોય અને અમે લઘુ સ્વરૂપે હોય લઘુત્તમ લઘુત્તમ સ્વરૂપે અમારા કોઈ નાનો નહી એવા સ્વરૂપે અમે હોય અને ગુરુત્તમ સ્વરૂપે હોય બંને સ્વરૂપ અમારો વ્યવહારમાં લઘુત્તમ રિયલી ગુરુત્તમ રિલેટીવ પોઈન્ટ લઘુત્તમ લઘુત્તમ અમારા બીજો નથી ગુરુત્તમ છે ને એ શેનું ફળ છે કે તમે લઘુત્તમ છો તો ગુરુત્તમ તમારું છે જો તમે ગુરુત્તમ ખોવા તો ગુરુત્તમ મળે એ ના સમજ માફ કરજો સમજાયું નહી વાત કરો કેપ સંસારી નહી ચડે નહી પણ કારણ કે જંતુઓ બધા ભર્યા કરે છે શું થયું એટલે લઘુત્તમ ભાવ મરે એનું ફળ ગુરુત્તમ ગુરુત્તમ ખોલવાનું નહીં કેતો છે જ ને છે લઘુત્તમ છો તો જ તમે ગુરુત્તમ છો તમે લઘુત્તમ નથી તો ગુરુત્તમ છેલ્ફ ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ છે આ વિજ્ઞાન જ છે ખાલી કશું ભગવાન કશું બનાવ્યું નથી ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ એટલે કરેક્ટ વાત જાણ્યું હોય તો ભગવાન આ બધું બનાવ્યું નથી નહીં તો બીજા લોકોના માટે બરોબર છે હું આ બાર બાર બોલવું પબ્લિક પર ના બોલાય આ પબ્લિક પ્રાપ્ત કરવું હોય તેને માટે વાત છે સાધના કરવી હોય તેને માટે તો કેવી રીતે બધું ગોડ ઇઝ ક્રિએટર આ શું જેને સાધ્ય પ્રાપ્ત કરવું છેલ્લી દશામાં આવવું છે તેને માટે આ વાત છે અને આ વાત બહાર બહાર પોઈઝન છે એટલે આ વાત પબ્લિક અંતસ્કરમાં મન પછી બુદ્ધિ ચિત્ત ચિત્ત અહંકાર અહંકાર આ ચાર જણા અંતસ્કરના ભાગમાં છે આ ચાર જણાવ્યા કર્યા કરે છે અને અંતસ્ક્રિયા કરે એવી જ બાહ્યકરણ ઉત્પન્ન થાય બરોબર પેલું અંતસ્કરણ થઇ જાય એજ પણ બાહ્યકરણ થાય માટે અંતસ્કરણ આવજો ને હવે મન શું થાય એક વાર સમજવું પડશે મન ની મધર કોણ મધર ઓફ માઇન્ડ ફાધર ઓફ માઇન્ડ અહંકાર અને બુદ્ધિ એ કે છે મારા માઇન્ડ કોણ કે છે કે બુદ્ધિ અહંકાર મન ને મધર અને ફાધર બુદ્ધિ અને અહંકાર છે બુદ્ધિ અને અહંકાર રૂટકો સંસ્કારો નો કુંજ પડ્યો છે ધ કન્ડિશનિંગ થ્રુ ધ એજ ફોર મિલિયન્સ ઓફ યર્સ મૂળ મૂળ અજ્ઞાનતા છે પોતાની પોતે પોતાની અજ્ઞાનતા છે એનું રૂટ પદ થી આ બધું થયું છે જો એનું કારણ છે અહંકાર ઉભો થયો જ્યાં તમે નથી ત્યાં તમે માનો છો બાકી છે જ નહીં આરોપિત ભાવ આરોપી કલ્પિત ભાવ ક્યાં હું છું બચુ જ્યાં તમે નથી ત્યાં તમે માનો છો અને જ્યાં છે ત્યાં જાણતા નથી એટલે સેલ્ફ નું રિયલાઇઝ કરો તો ત્યાં હું છે શું છે અસ્તિત્વ તો છે એટલે હું તો હું છું બોલવાનો વાતો જ નથી અસ્તિત્વ નું ભાન નથી એને બરોબર અસ્તિત્વ નું ભાન છે ધી માત્ર બાંધ છે હું કઈક છું કઈક છું હું છું પણ વસ્તુત્વ હું શું છું એનું ભાન નથી અને એ બાંધ થાય તો પૂર્ણત્વ થઈ જાય પૂર્ણ કરવું ના પડે વસ્તુત્વનું ભાન જેને થાય તેને પૂર્ણ થઇ જાય સાયન્ટિફિક સરકમસ્ટન્સીયલ એવિડન્સ છે સાયન્ટિફિક સરકમસ્ટન્શિયલ એવિડન્સ આપ કેમ કહો છો તમે મને ભેગા થયા ને તે તમે આનું મૂળ ખ્વારી કાઢી શકશો નહી શું છે તમેશો કે ભૂપેન્દ્ર થયા કરેક્ટુલ ખોટી વાત છે ભ્રાંતિ છે એની પાસે કેટલા ગુણ્ય કારણો ભેગા થાય છે ત્યારે હું તમને ભેગો થઈ શકું કેટલા બધા કોઝિસ ભેગા થાય છે ત્યારે એને હું સાયન્ટિફિક સરકમ એવિડન્સ કઉ સાયન્ટિફીક એટલા માટે કઉ છુ કે અત્યંત છે બે ભેગા થાય તો સમાન સર ભેગા થઈ જાય તો શું થાય તો પાણી થાય પાણી થઇ જાય કોઈ મેકર નથી નો ક્રિએટર ઇન ધીસ વર્લ્ડ સહજ છે નહી સ્વાભાવિક છે આ સ્વભાવિક છે સ્વાભાવિક છે છતાં આદિ અંત ના ભાગ છે પાછા નથી એવું નથી તદ્દન નથી એવું આ સમજાય ને હિન્દુસ્તાન માં આવે એટલે જેને પુનર્જન્મ સમજ્યો છે એ લોકો અધ્યાત્મ સમજવા માટે પાત્ર છે જે પુનર્ધન સમજ્યા નથી અધ્યાત્મ નો કશું જાણતા નથી ખાલી ખોખા છે ઉપર ખાલી પેકિંગ ફેરવ્યા કરે છે સ્થુલ ભાષાનો એ બધા ફોરેન હોય ગમે તે હોય ગમે પણ પેકિંગ સ્થુલ ભાષા પેકિંગ ફેરવ્યા કરે છે સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલા એને દરેક હંમેશા બક્ષીસ હોય છે દરેક બક્ષીસ બક્ષીસ લીધે ઉત્પન્ન થયા પણ એમાં સમજે કરે કશું નહીં ज्यादा पुनर्धन समझे नही त्यादी अध्यात्म एक अक्षर ही समझी सके हिंदुस्तान हिंदुस्तान हिन्दुस्तान पचास हजार वर्ष कदाच लाखों पचास हजार जाए करे जयपुर अजवाड़ू थे तार कई पांच पचास हजार लाखों फाई जाए कूटा याद करे थाए थाए। थे हिन्दुस्तान में अद्य थे हिंदुस्तान जवाबदारी जवाबदारी नहीं बहुमति पुण्यशा जवाबदारी तो बहुत पुण्यशा बहुमति पुण्यशा जवाबदारी जो अव्या रस्ते वपरा शक्ति पुनर्जन्म प्राप्त था शक्ति जो अव्या रस्ते वपराय अध्यात्म नपराई तो अधोगति पार्वतनी जवाबदारी બે ટકા માતા નથી આ જગત ના કઈ કરતા નથી છતાંસી બાર છે પોતે હું કરું છું એ માણસ છે તે કેટલાક કર્મ જગત લોકો વખાણ કર્મ થાય છે જગત ના લો ખુશ થાય એમાં કર્મ થાય છે અને કેટલાક લોકો જગત ના લો કરે એમાં કર્મ થાય છે જે ખુશ થાય છે એનું જે ફળ આવે છે આ સમજો ને ભોગવે જ થાય એ સમજાવ્યું કઈ ઘેર બેઠી બેઠી જયારે પાણી લઈ જાય પ્રશ્ન હતો કે હિન્દુસ્તાન માં જન્મ્યું એને આપણે પુણ્યશાળી કહ્યું એ જરા સમજાવો હિન્દુસ્તાનમાં જન્મવું એ બહુ મોટું પુણ્ય કેવાય એ જરા ક્લિયર હિન્દુસ્તાનમાં કેમકે નહી તો અમેરિકા તરફ દોડ કેમ છાકી હિન્દુસ્તાન માં જય સત્ય એટલે છે કે હિન્દુસ્તાનમાં જન્મવું એ પુણ્યશાળી એ તો સમજાયું પણ અત્યારે પાપ તરફ કેમ દોડી રહ્યા છે આ કિન્ડર ગાર્ડન ના છોકરા પાપ કરે કે ફોર્થમાં ફીસ માં પણ થાય છોકરા પાપ કરે ફોર્થ ફીથ વાળા ના કરે વાત બરોબર કિન્ડર ગાર્ડન વાળા અજ્ઞાનતામાં કરે ના એ પાપ જ ના કરે એમને પાપ જ થાય ને એટલે અહીં તો હા રુચિ કારણ કે એના ક્રોધમાન માયા લોકો છે ને ડેવલપ જ નથી થયેલા જોશો બાંધે વધારે તમારે ફૂલી ડેવલપ છે સાત પેઢી સુધી તમને ચિંતા હોય તમારા બાપ છોકરા ના છોકરા કમાય એવું તમને લાગે છે હિન્દુસ્તાન નું હિન્દુસ્તાન નો તમે જાણો છો દાદો થાય તો વિલિયમ થઇ ગયો તો એમના ક્રોધમાં નથી અહી ફૂલી ડેવલપ થયેલા એટલે બાળકો છે કિન્દરગાટ છે મારી સાયન્સ વાત એમને કેવાય નઈ મારા વિજ્ઞાન વાત આત્મ વિજ્ઞાન છે ફક્ત સાયન્ટિસ્ટો એટલા ફળના જે સાયન્ટિસ્ટો છે એ ફક્ત તાણ કાઢી શકે પણ એ પોતે બોલી શકે કે નહીં આ કારણ કે અનુભવમાં નથી દર્શન નથી હે અનુભવ પણ નથી ને જોયું પણ નથી જોયું નથી ને પાછા મૂળ એ દેશના જન્મેલા છે મૂળ ધર્મ એ દેશ નો છે બંધાતા હશે હે એમનું કોન્સ્ટિટ્યુએશન સમજમાં જ ના આવે એમનું છે આપડી હાથ ચામડી હોય પાંચ ચામડી હોય અને બધું ઓછું હોય સેન્સીસ તો સમજાય છે જે પાંચ ઇન્દ્રિયો છે આપણી એ આપણી ફૂલી ડેવલપ થઈ શકે જેમ કે ચાઇના ચાઈના લોકો માટે એમ છે કે એમની ચાર જ ડેવલપ થઈ છે પાંચ પૂરી ડેવલપ નથી થઈ અને નીગ્રોડ રેસની આફ્રિકન રેસની ત્રણ જ ડેવલપ થઈ છે ફર્સ્ટ ડેવલપમેન્ટ એ છે મનુષ્યોનું ફર્સ્ટ ડેવલપમેન્ટ એમના મામાના દીકરા પેલા ચિંતાજી નહિ બધા આ કોઈ ના દીકરા થાય એટલું ડેવલપમેન્ટ ફર્સ્ટ ડેવલપમેન્ટ છે અને આ લોકો ડેવલપમેન્ટ વધારે એમના કરતા મુસ્લિમોનું ડેવલપમેન્ટ મોટું વધારે વધારે ઘણું વધારે ચીનાઓ નું ઘણું વધારો કારણ કે આપડા પાડોશી છે સહજ સ્વભાવી એટલે તમને ના લાયક માણસ મર્યો તો તમે એની જોડે સારો વર્તન રાખો તો નલાયકી કરશે અને સારો માણસ મળ્યો તો એની જોડે તમે ખરાબ વર્તન કરો તો એ પાછું ગુણકારી કરતા છે આપ ને અને આપડે એ તો કાકા તો જાઓ કે પછી મારો સાહેબ આવવાના કે બોલું એવું તમને ખબર દીઠું બોલે લોકો ના બોલે સરસ છે ભાઈ આ વિકલ્પી લોકો છે બહુ જાગ્રત લોકો છે લોભમન ક્રોધમન બધા હોય કરીને બિદાર ખાય નહી રૂપિયા ઉમેરે કામ લાગશે બધી વાતો તમે ઘણી એટલે ફોરીનું ડેવલપમેન્ટ જુદી જતનું છે આ બધું મનુષ્યનું જે ડેવલપમેન્ટ છે આ જાનવર બધું ડેવલપ થતું થતું આયા કરે છે પેલેથી એક ઇન્દ્રિય થી મળીને બે ઇન્દ્રિયો ત્રણ ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયો હજારો જાત છે અને મનુષ્ય પાંચ ઇન્દ્રિયો બુદ્ધિ સાથે છે બરોબર જયારે જાનવરોમાં બુદ્ધિ નથી એવું નથી એમનું મન અને બુદ્ધિ લિમિટેડ છે લિમિટેડ છે હા આપણું અનલિમિટેડ થઇ શકે એમ છે લિમિટ થી મળીને અનલિમિટેડ સુધી થઇ શકે એમ છે આપડું માણસ પરમાત્મા થઈ શકે એમ છે અને છે પરમાત્મા થઈ શકે એમ છે એમ કહું કે છે હા એટલે થઈ શકે એમ છે એક બાજુ જો એને સંજોગો ભેગા થઈ જાય તો થઈ શકે એમ છે અને ત્યાં કે થઈ શકે એમ છે તો શું નહોતો તક છે તો ખરો પરમાત્મા જ છે आवड़ो रस्त चालो बात अभी खबर पड़े हम दृष्टि तब बदली बड़ी बात करे दृष्टि एक ज्ञानी पुरुष कर ज्ञापनी पुरुष अजोड़ कई लाखों वर्षो में एकाद फरोके સંતો તો બધા બહુ હોય જ્ઞાની પુરુષો બધા બહુ હોય પણ શાસ્ત્ર જ્ઞાનીઓ હોય કેવા શાસ્ત્ર શાસ્ત્ર જ્ઞાની ના ચાલે સ્વજ્ઞાન હોવું જોઈએ બધા શાસ્ત્ર જે બોલે એ શાસ્ત્ર એ બોલે એ શાસ્ત્ર એમનું જીવન જ શાસ્ત્ર પોતે બોલે એવું ઉપનિષદ શાસ્ત્રો બધા પોતે જે બોલે એ જ શાસ્ત્રો બરાબર પેલા શાસ્ત્ર માં તો અર્થ જડે જ નહી વખતે આ તો શુદ્ધ ગુજરાતી ભાષામાં અને તળપતિ ભાષામાં શું કરવું અમારે આત્મા પ્રાપ્ત કરવું બોટું જ્ઞાની આમ પુસ્તકો માં પુસ્તકો નું કદાચ થયું તો થશે બક્ષ અને આત્મા થતી એવું શબ્દ નથી શબ્દ છે શું છે તમને દેખાય કેટલા જ એને દેખાય છે આગળ કરે એ તમારા આત્મા પ્રધાન દેખાય છે જ્ઞાની પુરુષ અને શાસ્ત્ર ફરક શું શાસ્ત્ર જ્ઞાની શાસ્ત્ર એટલે જ્ઞાની એટલે શાસ્ત્ર ચા નાખી નાખીને દૂધ નાખવાનું ચા થઈ જાય કે બનાવે ત્યારે જુદી જુદ ની કઈ નાખી જો ચા આટલી ભૂલ થાય છે તો આ આત્માના વિષય માં કેવી મોટી ભૂલ થતી ઘોટાળો જ ભણતર તો બધું ભણે છે શાસ્ત્રી જ્ઞાની આત્મા ધડે નઈ કોઈ ધરાવે એની દ્રષ્ટિ આ બાજુ કોણ હામી કરી છે સમજ ને ઘણા લોકો કે છે મને કૃષ્ણ ભગવાન મળ્યા નેફોડ કૃષ્ણ ભગવાન મળતા ડોડ શું કૃષ્ણ ભગવાન હું છે એ તો દ્રશ્ય જ છે કૃષ્ણ છે શું કહ્યું બરોબર ખોરી હા દ્રષ્ટાખોર ને હું આ દ્રશ્ય ન છું તો બહાર શું પડેલું છે હા તે દ્રષ્ટામાં નાખ તો તે કે ના જાતે છે કે દાડી પુરુષ આમ કરીને આશીર્વાદ આપે ત્યારે જાય તો એના આશીર્વાદ ના થાય